બે હજાર ચાલીસ ના ગુરુવાર તારીખ બાવીસ ત્રણ ચોર્યાસી કાર્યાણ નું સાતમું મૃતમ શરૂ સ્વામિનારાયણ હરે સ્વામી નારાયણ હરે સિત્યોતેર ના કાર્તિક સુધી ચતુર્થી દિવસ શ્રીજી મહારાજ ધામ શ્રી કાળિયા ની મધ્ય વસતા ખાતે ના દરબારમાં पूछो माज शास्त्र पुराण ने विषय भगवान नु सगुण स्वरूप निरूपण कर ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે કરીને કેટલો સમાસ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન નિર્ગુણ સ્વરૂપ છે તે તો પણ અતિશય સૂક્ષ્મ છે અને પૃથ્વી આધિક જે સર્વ તત્વ તેનું આત્મા છે અને તે થકી ફળ જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે અને તે પ્રધાન પુરુષ થકી શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ ભગવાન નું શરીર છે અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે અને શુદ્ધ છે ને ઘણો પ્રકાશવાન છે તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે ભગવાન નું સગુણ સ્વરૂપ કેમ સમજવું અને નિર્ગુણ સ્વરૂપ કેમ સમજવું અને ભગવાન નું સગુણ સ્વરૂપ સમજવાથી ભગવાન ના ભક્ત ને કેટલો સમાસ થાય પછી નિર્ગુણ સ્વરૂપ ની વાત કરી કે ભગવાન નું નિર્ગુણ સ્વરૂપ જાય તો સૂક્ષ્મ થકી પણ સૂક્ષ્મ છે અને અક્ષર પર્યંત બધા જે તત્વો છે તેનાથી પણ સૂક્ષ્મ છે ભગવાન નું નિર્ગુણ બરાબર યાદ રહે છે ને અતિશય નિર્લેખ છે અને અતિશય પ્રકાશ યુક્ત છે એટલે શું બધું વાંચતા તો મને આવડે છો બોલો ભાઈ બોલો દરેક ના આત્મા ભગવાન છે માન્ય છે અક્ષર પર્ત માં ભગવાન ના શરીર છે એમાં ધ્યાપક ભગવાન સુક્ષ્મપણે ચૈતન સ્વરૂપે એમ જો એમ કેવું છે ભાત ભાત ના બધી છે અનુકૂળતા આવે નીકળેલા માખણ નીકળે મહેનત વિના નો નીકળે અને માખણ નું ઘી થઈ જાય ઘી માંથી અનેક વસ્તુ બને પછી ભગવાન પુરુષોત્તમ નારાયણ આપડા બેઠા એ સામુ માનો ભાઈ પદાર્થ તમે બેઠા બેઠા દરેક બેઠો છે ઈજો ન સમજો તો બધા બેઠો છે એમ બોલે સમજાણું નહિ આમાં કઈ રીતે બેઠો છે આમાં કઈ રીતે બેઠો છે એની રીત ફેરફાર હોય છે ભગવાન આજ્ઞા એટલે શું એની રૂચિ કેમ છે કોક માણસ ને નોકરી કરવી હોય ને આ મળી ગઈ છે અખંડ એના અનુસંધાન સાહેબ દાજે થાય કરવું છે શું પગાર તો સરકાર પણ દ્રષ્ટિ સાહેબ ઉપર રહી છે એની ઉપર તો પ્રમોશન આવ્યા છે આ લોક વ્યવહાર માં કાર્ય કરવાની ખુદી છે ત્યારે આપણે જીવ છીએ પ્રભુ ના તાદાદ માં પણ આને પામવું હોય મહેનત કરવી પડે કલ્યાણ પચાસ રૂપિયા સો રૂપિયા દીધા હશે ને એનો લેખ હોય છે અમારા પૂજ્ય પિતાશ્રી અક્ષર નિવાસી થયા એના માટે પચાસ રૂપિયા માં મળી જાય ને તું છે ને બરાબર ખરેખર ધર્મગુરુ આ લોકો ને જેમાં કલ્યાણ થાય એ બતાવો ને પણ અમારી ઈચ્છા થઈ એટલે ઓણ થાય બીજું પ્રાણી પેલા વિશ્વાસ માં લેવા તો ના ક્યાં કરે પેલા તો વિશ્વાસ લેવા ને થોડાક એમ કે સેવા કરેલા બીજા ખવાડા હોય થોડુંક સ્વારથી વાત કરો એમાં કલ્યાણ ક્યાં હોય સ્વારથ માં કલ્યાણ તો બધા એ છે જો આ કાર્યા મુદ્દા નું છે પણ આ સમજવામાં આ ઇનાન ધંધો ને તકલીફ પડે તકલીફ એ છે આજ તકલીફ નથી પણ આ નિશાળ જ હોય ગઈ આમાં કોઈ વાંક નથી બિચાર કેવી રીતે આ ક્યાં કોઈ ને જોઈએ આ તો મજાના થાલ ઠાકોર જેને ધરાય તમારું કામ થઈ ગયું કલ્યાણ ઠાકોર અને તેમાં જે અનુભવ મજા નો એટલે આ ઠીક લાગે સ્વામિનારાયણ ના સિદ્ધાંત માં જવું જો હવે શું કહેશો સૂક્ષ્મ માં તમે બોલો અગ્રાહ્ય હોય એટલે સુક્ષ્મ અગ્રાહ્ય થોડ ઇન્દ્રિયો કે અંતઃ કરે એમાં જેમ જેમ વધારે અગ્રાહ્ય થાય એટલે એને ભગવાન દર્શન દેવા હોય તો ઈચ્છા માં આવે તો દે પણ એમ પોતાની સામર્થ્ય થી તો કરો છો આમાં જે કહ્યું ને એની વાત નથી જીયા જોવે ત્યાં રામજી નહી ભવી આનંદ માં ગોવિંદ લગાવ રેરાત્રે એ આ સંભળે કાને શબ્દ આવે જીભે રસ આવે ગમે ત્યાં તરત ને તરત એની આમ પ્રકૃતિ જેવી જોઈએ દ્રષ્ટિપણે પડી જાય બનાવ્યું છે ભગવાન ટળી ગયો એટલે વિકાર ગયો પદાર્થ ભાવ હશે એટલે વિકાર થયો છે પદાર્થ ટળી ગયો એટલે વિકાર ગયો બે લાભ છે એમાં પણ એવો લાભ લેવા કોણ વિચાર કરે ઘરબાર છોડવું હેલું જોડા ને દાન દેવું હેલું છે પણ પાણી પીવાનું આવે એ દ્રષ્ટિ પડી માલિકા ની ભાવના બદલવી જોઈએ કઈ ઠંડુ લાવજો કે ફલાણું જો પાણી પીએ જ મટી જવું જોઈએ ઘણી વખત આ જાડું દેશાનજ માં છોકરા છોકરીઓ ભણતા હોય ને કોઈ બધી કઈ વસ્તુ પાનું પદાર પેન્સિલ કે કાગર છોકરા છોકરી બોલાચાલી થઈ ગયો બે પાછા હોય અને પાછું નવું કઈ ન તોફાન કરે કોઈ ને ન કરે એ બાદ પાછા કોઈ પાછા તો આવડો આ પાછો તકરાર કરવા તૈયાર થયો ઉલટો જ્યો દ્રષ્ટિ પડતી દ્રષ્ટિ પડતી કરવાનું દ્રષ્ટિ ફેરવવાનું છે આપડે ભગવાન ગમે એટલા પહેર્યા શું કામ ના રંગે આપેરવાનું નહિ હોય વિચાર કર આવડા વખાણે એટલે આપણે પાસે બઉ ફર્યો કથા હારી કરે અને રોટલી ફીરસી પણ એમને આવડા ન એટલા વિચાર કરવાનો છે ભાઈ ક્યાં ઉભા થઈ કોઈ ભાઈ જવા જોશી ને પૂછું તમને તો પૂછાય નહી બૌ એટલે ઠીક છે મારે હે પૃથ્વી મટી જાય જળ મટી જાય તે બે ફાયદા એક તો એનો સંબંધ જોડાયો એટલે મુક્તિ માર્ગ સહેલો અને પદાર્થ રૂપ બચી ગયું એટલે વિકાર બચી ગયા વિકાર રહી ગયો પછી બદલ્યા પછી વિકાર છે દ્રષ્ટિ બદલી ગઈ આખી જે આપણે બદલ્યું છે ને એમ લક્ષ એ લાગે છે આપડે દ્રષ્ટિ બદલી કપડે થી આપણે પહોંચશે એમને કઈ ફેરવાનું જ નહી હોય વિચાર પણ એમણે બનાવી શો કરે આવડા નહી પાણી આવે ના નહી પાણી આવે લઈ ને એટલા હાટું સજ્જ થયા વિચાર કરવાનો છે ભાઈ ક્યાં ઉભા થઈ આ જોશી ભાઈ ને પૂછું તમને પૂછાય ની બઉ મટી જાય જળ મટી જાય તેજ મટી જાય વાયુ મટી જાય આકાશ મટી જાય અહમ મટી જાય મમત્વ મટી જાય ને ઠેર ફક્ત પુરુષ મટી જાય આખરે જ્યાં જુએ ત્યાં પછી એ આવી ને હવે ઈ આવ્યું બે ફાયદા યો એટલે મુક્તિ માર્ગ સહેલો એમને છોકરી જાણે ત્યાં લગી બાજુ હતું પણ આ ચાંદલા જેમ ત્યાં કહ્યું છોકરી એની ચોપડી ફાડી નાખે તો એનો બાદ દ્રષ્ટિ બદલી ગઈ આખી આપડે બદલ્યું છે ને કેમ લક્ષે લાગે છે આપડે દ્રષ્ટિ બદલી જાણીને લાગતા બદલાય બદલી ગઈ તમે તો એમ માનો છો ને વિચાર કરવો બદલી છે નથી બદલી આવડે બ્રાહ્મણ ભગે લાગે છે આ બધા બ્રાહ્મણ હોય શું આપડે કાલે જાય ઘરે કપડે ને આજ દીક્ષાની પછી ફરી ગયું તરત ફરી ગઈ ઘણો પ્રકાશમાન છે ભગવાન અતિશય સૂક્ષ્મ છે અતિશય શુદ્ધ અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેખ છે અને અતિશય પ્રકાશ છે જેમ આકાશ છે અને ઘટાટોપ ને એમાં વરસવા પાછું ગિરનાર ઉપર ચડી ને ઉપર ત્યારે નીચે વરસતો હોય તડકો હોય પલટાવાનું જીવન માંથી પછી આગળ વિદ્યાર્થી શું થોડું બનતું ધરા તો પૂરું મનાજી હવે કેવી રીતે બદલ્યા આગળ દ્રષ્ટિ બદલ્યા ક્યાં આકાશ કેવલ નિર્મળ હોય કઈ ના દેખાય નો લાગ્યો એ કેનું કયું છું કોઈ બધામાં વાદળામાં બેઠો છે વૃષ્ટિ માં બેઠો છે આકાશ માં બેઠો છે આપણા બેઠો છે અને બીજા બેઠો ત્યારે આવડા મારો સ્વામી વચના વખાણ કરવા મારે આવડા થાય કંઠ કરેલું બોલે એમાં તમે રાજી થયો બરાબર છે કેવી અણમૂલી ચીજ છે તે સિવાય તમે પાર રહો છો આટલા સિદ્ધાંત ની વાત ક્યાંય તમને કોઈ પુસ્તક માં સિદ્ધાંતી તો કોઈ વાત જ નથી વાત જ નથી બાલમુકુ સ્વામી કે નીણ્યા પણ સ્થિતિ હતી એટલે એ વાત કરતા હતા અને બીજા ના હૃદયમાં ઉતરી ગયા અને એ બ્રહ્મરૂપ થઈ ગયા એને સંગે બધા ભ્રમરૂપ થઈ જાય આજ ગમે એટલો ભણેલો હોય અને સ્થિર નથી તો એ બીજા ને સ્થિર કરે કેમ વિચારા વાત છે બોલો આવ્યો કે જાય છે આજ બોલશે મને અને બીજા અમારા બે પાંચ જણા બરાબર તમે બધા મળી જાય અને મારે હાજ ભરવા આવી એટલે આપડે કેટલાક દિર ત્યારું જ્યાં હોય ત્યાં વાતમાં થાય જાય મારા ભાઈ આ વાત ભૂલાઈ ગઈ જાય દુલ્ય માને અરે મારા એમાં દિવ્યતા આવતી હશે એમ તમારી દ્રષ્ટિ પલટે ત્યાર પછી દિવ્યતા આવે બરોબર દિવ્ય ઠીક છે બિચારા ભમેલા કોણ બે તમને છોકરું માને પેટે જેમ આટલે જ્ઞાન ને ઇન્જન નથી મહેનત કરી એને કોઈ શીખવાનું નહીં આવે ભૂ ચા પાતો હશે ને બાળકી શીખવાય તો અહીંયા છોકરું બોલવા શીખ્યો ભાઈ હા તો કે આજ બધા નાસ્તિક થઈ ગયા એમાં મારા સાથું બોલે પૈસા મિલકત ભેળી કરવી અક્ષરધામ થઈ જો ઘણા પચાસ વર્ષ થયા તો બહુ યાદ છે ઓહો અક્ષરધામ જેવું મનાય રહ્યો આરસ સોનું ઘરેણા સ્વાગત એટલે અક્ષરધામ એટલે અક્ષરધામ આવું હોય એવું નથી તો પછી શું સતો શાસ્ત્ર ખોટા પડે એમ લઈ જાય રસ્તા માં પપ્પા નું રાજ હોય હું લઈ જાય કઈ ન થાય અક્ષરતા અક્ષરતા મળે ચાર ભૂત પછી અસંગી છે તમને ખબર પડે છે વ્યાપક વાંચો તો બરાબર છે બોલો વ્યતા નથી બોલો પેલા ચાર ભૂત માં વ્યાપક છે બરાબર છે મને પણ હવે બહુ પૂછી તો એમાં આવડ ને દુઃખ નથી લાગતું લહારું ને જાદા થાય બોલો બોલો લે બોલો તમે બઉ બોલો ને નાના માં ધોઈ બોલો આવી નક્કી કરી રહ્યો નથી ને ક્યાંથી આવડે શબ્દ કેમાં તેની ગયો શબ્દ ઝીણા માં ઝીણી વસ્તુ જોશો ને તો શબ્દ તો નીકળે નીકળે અણુ તોડે છે આકાશ બઉ હલકામાં હલકા માયા નું અને ઈશ્વર ચૈતન્ય તત્વ એ તંત્ર હાથમાં ચૈતન્ય તત્વ છે મુક્તો ચૈતન્ય તત્વ છે એમાં આથી અનંત અવાજ થાય પાણી પડે તો અવાજ આવે ધોધ પડે ખરું એ અવાજ ક્યાંથી આવ્યો આ તેજ છે એમાંથી આવે શબ્દ માત્ર આકાશમાંગત છે ને એ ઉભો રવાની શક્તિ કેની છે ખબર ભારતમાં લોશ માં આ આ છે તો યુગોરિયો એ એમ નથી કે આ દાંડવો ઇમલી છે આ એનું કારણ શું દેખાતો નથી એમ કાંઈ દાંડવો તો દેખાય છે ને દેખાતો નથી એનું નંદવા છે કે હા સિદ્ધિકરણ સિદ્ધિકરણ શાંતિ એનો કે કે જળ તત્વ છે જળ તત્વ છે જળ પાણી તત્વને સિદ્ધિકરણ કરવાપણું હા નથી ને છેલ્લા માં છેલ્લું તત્વ પ્રભુ છે બ્રહ તત્વ કોઈ પણ ચીજમાં એ બ્રહ્મ તત્વ આકાશ ની ઉપર અહમ તત્વ છે અહમ ની ઉપર મમ તત્વ છે મમ ની ઉપર અક્ષર બ્રહ્મ તત્વ છે અને બ્રહ્મ ની ઉપર પર તત્વ છે એ બધા માં છે એક માં મારી પાપેઠેલા હોય દર તત્વ માં જળ હોય ગમે બધા માં કરવી જ દઈએ આપણે જળ તત્વ નહી હો જળ તત્વ ની આખી વસ્તુ બીટી છે સમજ્યા જળ તત્વ એટલે આ બ્રહ્મ તત્વ છે આપણે મરી જ્યાં જવું છે એને માટે તો ભેખ લીધો હવે એ આપણે પહેરી લીધા પહેરી લીધા પછી ખરેખર અગિયાર ઉંમર માં આ બધું કોઈ નથી અમે વટવાનો પ્રયાસ કરતા નથી અને કંઈ ગાવડા કરવા દેતા નથી સાચેવાકી જરાક તમારું રાજ્ય એટલે અમારા ગુણ गावा માંડી જાવ હારા થઈ હારા થઈ હારા કે આવડાને મનાઈનું હું હારો છું હારો છું હારો હવે આ માર્ગે આલે કેવી બિચારા રોગ જીવન રોગેલ કઈ આગળ પછી વધી શકે રોગ પાછો તો મે કરાયો જેમ આકાશ છે આ ગમે એટલું આપણું ઉભું કરીએ આશક્તિ મને લાગે તો એને મને ગળે નવાય જાય આ લોડો લીધું હા હૈયા અમારે અનુબંધન નહી જૂના સાધુ કે હાથ જોવાની હોત કે અહી તું શું કાઢવાયું તમે કઈમ ને રોટલા ઘડતા હો પછી એક દીપો કે છે રોટલા નું કઈ ને હાલ તમે રાંધો કરો ને રોટલા કરી બંધાઈ ગયો વાર લાગી ભાઈઝર પણ આ સામાન્ય માણસ કોઈ નઈ હોય બંધનધાય ક્રિયા નું બંધનધાય આ શીખવાનું જ આજ અને જીવ ન સમજી શકાય કોઈ જીવ સમજી ન શકે અહી આપણે કોણ હતા દેખાય નહી કરવું શું મની દેખાતું નહી આવે ઘરે બિચારા પણ હલવાય ગયા છે આ ખેદી આવે નિર્ગુણ ના કેટલા સમાસ ને સગુણ ના કેટલા સમાસ એની પર વાત આવે પણ પેલા નિર્ગુણ પણ ભાઈ પાંચ છ વર્ષે આ આવી જતો છે હજુ તો બહુ વાર છે ભાઈ આ પંથ લાંબો છે આ પંથ ટૂંકો નથી અને તમને અમે ભૂલા પાડ્યા સેવા કરો તમારું કલ્યાણ આ રસ નો લેખ નાખી સંબંધો અમે તમને ભૂલા પડ્યા તમે અમને ભૂલા એ જરૂર છે અને પૃથ્વી આજ ચાર ભૂત થતી આસંગી છે અને એ ચાર ભૂત ની ઉપાધિ આકાશ ને અડતી નથી આકાશ તો અતિશય નિર્લેખ થાય ચાર ભૂત વિશે રહ્યો છે પુરુષોત્તમ ભગવાન સર્વ આત્મા રૂપે કરી સર્વ વિશે રહ્યા છે તો પણ અતિશય નિર્વિકાર ને અસંગી ભગવાન પોતે પોતાને સ્વભાવે યુક્ત છે એ નથી આવતા હા એની વાત કરવી ભગવાન ના સ્વભાવ તો આત્માના સ્વભાવો હોય ને ભાઈ આપણા એ લાવવા પડશે કે નહી લાવવા પડે જેમ આકાશ ચાર ભૂત માં રહ્યો છે પણ ચાર ભૂત આકાશ જેવા નિર્લેખ આસંગી થવા ને સમર્થન નથી થતા સમર્થન નથી રાત્રામાં સુગંધ બધા માં વ્યાપી બેઠો એક આકાશ ને ચાર ભૂત ની ક્રિયા દેવી ભગવાન ને આનંદ કોઈ જીવો નવા દે પ્રાર્થના કરે તરત માંથી માફી આપી દીધી આપણને એટલા બધા પ્રસાદી ની થાળી આપે એ વેચી દો પ્રસાદી એટલે જે વેચતો હોય ને બોલો ભગવાન સર્વ ના હાથમાં છે તો પણ અક્ષર પર્ત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થન થવા ને સમર્થન થાય અક્ષર તો પછી મહાપુરુષ એ નો હોય કોઈ નો હોય તો કહીએ જ ના ગણીએ કેવી રીતે તમે ભ્રમરૂપ થાવી નું તો કઈ વાત માં નથી એવું છે એમાં મને એમ કઈ અને અતિશય ઐશ્વર્ય યુક્ત પણ એ ભગવાન ની મૂર્તિ ને વિશે નિર્ગુણ પણ છે એક એક શબ્દ એક એક મહિના નો છે લોકાલોક પર્વત ની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાષે પણ ગિરનાર પર્વત કઈ નાનો થયો નથી એ તો લોકાલોક ની અતિશય આગળ નાનો જણાય અને તે પુરુષોત્તમ ભગવાન એવી રીતે ભગવાન ની મૂર્તિ જે અતિશય મોટા ભગવાન નો સગુણ પણ છે આ કંઠી અને આ માળા છે ને એ લકડા નથી બીજા કઈ ફેરાશે જ નહિ હોય ત્યારે નિર્ગુણ અને સગુણ બે વચ્ચે અંદર પણ હવે આપણે એટલે તમે બધા અમામ કરો શબ્દ તો કઈક આવશે શબ્દ માંથી આમામ કરે જ બીજું કઈ કઈ કરે જાણવું તો પડશે અને આની આ ચીજ મૂઢપણા થી આવે છે સમજણ થી આવે અને મૂળપણા થી આવે મૂઢપણા નું અંગ કરવું બે ને બે રૂપ નું ભગવાન નું મૂળ સ્વરૂપ કેવું છે તો તેનો ઉત્તર નિર્ગુણ ભણવો અને ખાતા પિતા હોય તેને તેનું મૂળ ઉપાસ કોણ આ પડે દેખાવ પડે ઉતરે ગીતા માં ભગવાનુભૂત શાસ્ત્ર માત્ર નો એક જ સિદ્ધાંત જે સમજવા પ્રયત્ન કરતો જ નથી સમજાન ભૂલા છો ને એમાં આપણે જે ભૂલા પડ્યા છે એવા કોઈ ભૂલા પડ્યા આપણે ભૂલા પડ્યા છેલ્પન કરીને એવું રહેતું છે ને હું થઈ જાય માર્ગે એટલે આપણે તો મોટામાં મોટું દેખા છે આગળ જવું હોય તો ન જવાય તમે આડા એવા નાખ્યા લાકડા ખાદ્ય રાખે એવડા એવી જાતિ ના આપડે એમ જાતિ છે મારા અને એ જગાડવી જ પડશે વેલા મળી જો એને નહી જગાડો તો રખડી ગયા ભક્તિ અને જ્ઞાન એ બે નું અવલંબન કરી સ્ત્રી એમાં આપડે ભક્તિ એટલા મયમાં સેવા ભલાનું કરવું પૈસા પૈસા પૈસા તમારો હવે મોડી પાછું નવી ચાલી ઉગડી છે ને આવે પણ ચાર પાછે જે આવે ને દેખાતું હોય ભક્તિ પછી સ્ત્રી સ્ત્રી તો કઈ રસ્તા માં પડી નથી પણ આની દ્રષ્ટિ બદલી જાય રાજી કરવાના બે એમાં આ શક્તિ પામી પાપ માં પ્રવર્તા એવા પુરુષ નો સમાધમ નો કરવો તો એનો જ કરવો જો હવે એનો જ કરવો અને અક્ષરધામ જોઈ દે બરાબર ને કેમ છો ત્રિભુવન બોલે છે ને આપણે કરીએ ને લેલા જાળું દે હો તમે અજી ક્યાંકા માં ફસતા નઈ જાય હું આ મુઠીયા લાગે ને ફસાવાઈ નઈ દો આ તો મુરિયા પછી હો બોલો પછી હાલો આ તો મોળ લાગે થા ને સરસ સુવાળો લાગે છે ત્યારે અને ભગવાન નિર્ગુણ રૂપે તો તેનો ઉત્તર એ છે કે પ્રગટ પ્રમાણ મનુષ્ય કાર્ય દેખાય છે એ જ ભગવાન સદાય મૂળ સ્વરૂપ કિર્તન ની કડી રાત્રિ થી માથાકુજ કરીને યોગ સાધી સાંજ જ્ઞાન કરીને ખટ દર્શન માં ખોયા ના લાધેલા એરોહી નેત્ર આતાને જો આ નેત્ર આતાને ઈ ઉડોજી આવો ઘટ દર્શમાં દે હાથ નો આવે પણ એ પાછો કેમે આવે તો ગોપીઓ ના આવે આ જગતમાં નો આવે બધાય દેખતા હતા પણ એ હાથ નો આવ્યા ઈ તો એમ જડે કે આ દીકા તનડો નેત્રુ ધન આઈ ને આપની ને ખબર હોય ગોપીનું નામ કાબો આ નેત્રા ધન એટલે બધાય કેમાં દેખે કો મનુષ્યકારે દેખાય છે એ જ ભગવાન નું સદાય મૂળ સ્વરૂપ છે અને નિર્ગુણ પણ સગુણ પણ એ તો એ મૂર્તિ નું કોઈ અલૌકિક ઐશ્વર્યૂર્તિ બ્રાહ્મણ ના પુત્ર ને લઈ આવ્યા ત્યારે તે રથ ને ઘોડા હતા અને સ્થુલ ભાવે યુક્ત હતા પણ શ્રી કૃષ્ણ ભગવાન ને યોગ્ય કરીને અતિ સુક્ષ મનુષ્ય કાર્ય હતા તો ઈ સ્વરૂપમાં એવા બે ઐશ્વર્યો છે એને યોગ્ય કરીને પંચ ભૂત ઘોડા અને અર્જુન અને રથ ગાકરા રથ એ બધા દિવ્ય ધામ ગયા યોગે કરી. બેઠા જાય તમારા દેખનારા દેખાય આવડાવે થાય આવડો કેટલો આપડે કઈ બીજું પહેલા ઊંઝા માત્ર તમારે કોઈ ને ઝુલવા નથી ઓછું ભણાય તો ઓછું ભણો વૃત્તિ બદલાવો જોડાવાય એમાં એક ઠેકાણેડો અને તમારે દોડી ને જોડી તમારે તમારે રેણ મારો શક્તિ પછી બે નું રેણ થાય તો એ બ્રહ્મ થાય એ ઇદાર છે ને કે વાત આમ પાર ન કરો નાવાનું ટેલામ તો લામ અંડરસ્ટેન્ડ નથી બરાબર સો તાજા ભગવાન